સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દ્રવ્ય છે તે તો પાંચેય વિષયનું કારણ છે તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેના અયામાં જગત પ્રધાન હોય તે બીજાના અયામાંથી જગત શું કાઢશે નહીં જ કાઢે ને ત્યાગી કે ગ્રહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંગ કરવામાં ને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે કેમ છે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થ્ય પણ કર્યો પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે જેમ ગાયના આવુંમાં ઈતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ કરવામાં ને સમજવામાં ઘણી કસર જાય છે કેમ જે મહારાજ બિરાજતા ત્યારે દર્શન થતા હોય તો એટલી વાર દસ વીસ સાધુ તો ઘડીએ છેટે જાતા નહીં ને ગમે તેટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા ને કેટલાક સુખે સુઈ રહેતા એમ સમજણમાં ઘણા ભેદ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુમુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ તે હોય તો પ્રભુ ભજાય નીકળતો જેમ વાળામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મર્ષિ ને તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે ને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે ને બહુધા એ જ પાર પડે એવો છે અને વિદ્યાઓ તો ઘણી છે પણ બણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે ને એમાં જ માલ છે ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી પણ જીવી માર્ગે ચાલતા નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે કેમ જે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવડું પડે માટે સાધુનો સમાગમ અધિક છે ને દસ હજાર રૂપિયા ખર્ચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે કેમ જે ઓલ્યાને દેશકાળ લાગે પણ આને ન લાગે તે મહારાજે પણ કહ્યું છે જે સત્સંગે કરીને વશ થાવું છું એવો બીજે સાધને કરીને વશ થતો નથી ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લખવું ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે